મારે ધ્યાન નથી અને સંકિ ની વાણી વિથાર્થી એટલે આ પુસ્તક ને તમે એટલા માટે ગર્ભાવે કહ્યું જાત ના જા હોય તો જીવ બંધન છે એમાં હૃદય છે કે શું કેજીવન મૂર્તિ વગર જે કઈ પણ કરવામાં આવે છે બંધન છે એમાં અમારું હૃદય મોકો જવું છે તો સજીવન મૂર્તિ ફરી કાઢી અને એમની આજ્ઞા જે કરી એ બંધન થઈ ગયા છે શું સજીવ એટલે સજીવન મૂર્તિ ને શોધી ને એમની આજ્ઞા વિના જે કઈ કરીશન છે આ બંધન લોકો છે ભગવું કે બાપજી કહી દે પછી વાઘરો હોય તો ચાલે છે પણ આ તો શ્રીમદ આતો કહ્યું કે ભરતપુર રહી કે નિશ્ચિંતના આત્મા નો ઉપયોગ છે નિશ્ચિંતનાત્મા નો ઉપયોગ હોય અલૌકિક વાણી હોય કેવી હોય અલૌકિક વાણી હા અલૌકમાં હોય ની જે વાણી શાસ્ત્ર ની વાત શાસ્ત્ર લખવા જેવી વાણી હોય શાસ્ત્ર આવી વાળી હોય હોય પર રમણતા વારણ બધું જોઈએ છે પર રમણતા વારણ જોઈ છે માન મોભો મોટે પદમી લખી એ બધું હોય પર રમણતા વારણ એટલે આપને સમજે આ પુસ્તક રાત્રામાં કેટલો ગુનો અસર કેટલો નહી છે હા સમજાયું નહીં સમજાય નથી પેલા પૂર્ણિમા જે આવે એનું નામ જ્ઞાન હા વર્તમાન આવે ને બડા ના જ્ઞાન કે આ ઇમોટ ઓકે ભાઈ મે અજ્ઞાન કેવા વર્તમાન આવે જો મરાતન ને જો કોઈ હાજર ના થાય આ હા હસને જો કોઈ હાજર ના થાય કારણ જ્ઞાન જ્ઞાન અને હસને જો કોઈ હાજર થાય અને હટ જોક થવા ન દે એનું નામ જ્ઞાન જ્ઞાન કે કેનો કહેતે આ યે યે વકીલાતન કરે ના કરો અને પછી પેલા પેલા કરી અજ્ઞાન માં તેવું ના કહેવાય હા આક્રમ વિજ્ઞાન ના આધારે પેલા ફરજ વખત લેફ્ટ રાઈટ લેવું પડે તો કારણ કે આપડે કળા એવા મિસ્ટ્રી મેટ રાખ્યો બરાબર બનતું ફોડે નઈ તો એનું કારણ શું એનું કારણ એનો એનું કારણ શું સાચું જ્ઞાન જ્ઞાન એ લગીરા સારું બોલે નિરંતર વર્તન રહેશે આગ્રત જ હોય તે બધે જ્ઞાન આગળ હોય વગેલા કરતા ખોટી વકીલાત થઈ રહી છે તે પોતે જાણે જ્ઞાન સ્વરૂપ છે અને નહીં જુદા હોય જુદા હોય પેલું નહી સ્વરૂપ છે પોતે જ્ઞાતા અંદર આ નિરંતર પ્રતિન શું હવે અને શુકલે ધ્યાન ને પામી જાય શું શુકલે ધ્યાન શુકલે ધ્યાન માં શ્વાસ રાખી આ કાળમાં શુક્લજ છે નહીં શાસ્ત્રી કાળો ના કહ્યું ના કહ્યું ના થયું આ કાળમાં સંગીત છે નહીં ના કહ્યું ના કહ્યું ના થયું આગીત છે શુક્લજાને આચાર્ય મારા જે કે આક્રમ વિજ્ઞાન તમે જુદું કેમ પાડ્યું કે છે ત્યારે મેં કહ્યું તમે જુદું પાડ્યું નથી હા કે શ્રમિક માં દેવું ગ્રહ વાંધો છો શ્રમિક હોય તો શ્રમિક છે નહી અત્યારે અત્યારે શ્રમિક જ્ઞાન છે બધી શ્રમિક છે શ્રમિક એટલે ्रमिकारंपरा शासन मार्ग चालू बन सारोक्ष માર્ગ તો ચાલુ માર્ગ તો ચાલુ તો ખરો તમને લાગે છે માર્ગ ચાલુ છે આ માર્ગ ના જનારા બધા લોકો જાય છે આવે છે मंदिर मैं प्रतिक्रमण करो भेज बड़ी गयु भेजना पाटे सड़ गयु મને કહે છે માર્ગ બંધ થયો માર્ગ કેવું ચાલુ રહેણીમાં બોલાય એવું વર્તન માં આવે તો માર્ગ ચાલુ રહે મન માં હોય એવું વાણી બોલાય ને એવું વર્તન આવે એનું માર્ગ ચાલુ રહે અને એવું ના આવે તો માર્ગ બંધ થઈ જાય એટલે મહારાજે કઈ એવું અમને રહેતું નથી એક સેકન્ડ બંધ થઈ ગયો તમને લાગે છે બાર બંધ થઈ જવાના કારણ ત્યાં એક હોય તો બીજા બીજાનું ખોટું હોય માર્ગ ની તો કઈ પડી નથી માર્ગ બાજુ પડવે પણ એક માર્ગ ચાલુ છે પણ જૂઠો કેવો જેવું મનમાં હોય એવું જ પાછું બોલે અને એવું વતન કરે અને સાચો હોય તે જ મનમાં હોય એવું બોલે તેવું વસંદ કરે જૂઠા હતા ની પત નથી આપડે આપડે તો જેમ જેવું છે એવું બોલતા નથી આત્મવિધ્ય વધશે ત્યારે પેલું ઉત્પન્ન થશે ત્યારે આ બંધ થઈ જશે પચીસો વર્ષ નો બગાઈ છે તેમજ બધા ઉદય રહી ગયા છે બધા રહી બધા છે બધા માટે આના છેલ્લી તક છે सकी रहे तक रही नहीं पोख रही संसारुण पुण्य धर्म धर्म जाए पुण्य आप आत्मविद्या जागते तो पता पे मार्ग चालू थे आत्मविद्या जगे કેટલો માર્ગ ચાલુ થશે કારણ કે બઉ હેજમાં બધી વસ્તુ સમજાવવા બના છે ગુસ્સે અહીંયા આપી દે માર્ગ માં કવિક માર્ગમાં આવડું બધું શાસ્ત્ર હોય અને આ નવકલ્મો બોલે સમજાય નઈ અમે સમજ પડી ત્યારે સમજાય હવે એને સમજે પાડીએ ત્યારે સમજાય કઈ કઈ રીતે સમજ પહેલી નજરે વાંચના પહેલી નજરે ખબર પડી જાય જો યોગ્ય કે છે એના શક્તિ આ બંને માર્ગ માંથી કોઈ માર્ગ નો આશો ના એવું નહી મનુષ્યો બધા થઈ ગયા છે બાજુ મૂકી દે છે બધું બાજુ મૂકી દે જેમાં બિલકુલ ચેતન ના હોય એવું કઈ નાખે છે ડિસ્ચાર્જ ભાવ કરી નાખે છે તમારું એક સ્વરૂપ તો આપવું ચાર આપણું એવું માને છે આત્મા કોઈ ખેતર કોઈ જોયું છે ખરું હાલ દેખાય છે બંને દેખાય જળ ને ચેતન ચેતન ચાલતું અને જળ સ્થિર કયું કયું ચેતન હોય મિશ્ર માં હાલતું ચાલતું એ ચેતન નહી કોઈ પણ વ્યક્તિ જીવન છે તે ચેતન આપડે ચેતન છે તો આપડે બધું કરીએ આ વ્યાખ્યાન આપે તે ચેતન છે વ્યાખ્યાન કરે છે તે ચેતન છે બીજું ચેતન કયું સાબરનાથ ની અંદર ચેતન ને પેલો બોલનાર માં ચેતન તો ખરું દેવ માં ચેતન તો ખરું સાફળનાર માં ચેતન ને બોલનાર માં ચેતન ચેતન છે તો બોલે છે ને ચેતન છે તો સાંભળે છે કારણ કે મુર્દું તો કઈ બોલે છે એટલે ચેતન આમાં ચેતન છે બે વસ્તુ અથડાય એટલે અવાજ થાય છે એવો જટ છે બે વસ્તુ અખડા વાત કરે છે એ રસ્તા છે તમે જોડતા નાતા જતા આપડે વ્યવહાર આવો રસ્તા છે તમે શું જ્ઞાતા જતા વક્તા શું બોલી રહ્યા છે ના પ્રેરણા કરનાર હોય ને ના જાય પ્રેરણા કરવાનો જો સ્વભાવ હોય આત્મા તો મુખ્ય જાય બધા જ્ઞાનીઓ બોલે હું બોલું છું બોલો હા હું બોલો છું એવું બધા બોલો નથી પોતે જે બોલા તે જ્ઞાન સ્વરૂપ ભગવાન થયું જ્ઞાન સ્વરૂપ બન્યા પછી પણ જયારે વાણી રૂપે બહાર આવ્યું ત્યારે એ પૂર સ્વરૂપે બહાર આવ્યું અને એ જ્ઞાન નથી આ પાંચ ઇન્દ્રિયો છે આ ઇન્દ્રિયામાં આ પ્રાણ છે એને અનુભવ ને પણ એ જે બહાર આવ્યું તો એ પૂતગલ જ્ઞાન રૂપે બહાર આવ્યું તો એ જ્ઞાતા ભગવાન ભાવેનાથ બોલ્યા ને એ ઓરિજિનલ ચેપરાકર બોલશે બાકી જ્ઞાનીઓ નું બોલે પણ એ પોતે જ બોલે હું બોલ્યો મારે ત્યાં ખરાબ બોલાવ્યું સારું બોલાવ્યું અને મહાવીર ભગવાન દેશ ના કહેવાય એ જ કેવાય નીકળા જ કરે અમારે અમારે અમારું કરે કરતા પણ ખરાબ બોલાય તો એમ જાણીએ બોલાય તો જાણકાર ખરાબ હોય ને ભૂલ હોય ને બનતા સુધી કોઈ દાડે ભૂલ નીકળી નથી કોઈ દાડે ભૂલ નીકળી નથી એ અત્યાર સુધી એ ભૂલ ના હોય ભૂલ ના હોય એમ નહીં વ્યવહારમાં ભૂલો થાય અમારે વીસ વર્ષ રૂપિયા જવાબદાર છે જોઈ ને બોલીએ ત્યાં કઈ કોઈ પુસ્તક બોલતા નથી એમ દર્શન કેવળ જ્ઞાન માં બોલીએ પણ છતાં કેવળ જ્ઞાન નથી અમે ચાર ડિગ્રી ઉણું છે અમારું કેવળ જ્ઞાન જ્ઞાન ગમ્ય છે જ્ઞાન ગમત છે આખું અથવા વિજ્ઞાન છે બુદ્ધિ ની પદ નું પડે બુદ્ધિ વાળા સમજી ને ખરા કારણ બુદ્ધિમાળા માં નહીં હોવાથી આ બુદ્ધિ વગર નું જ્ઞાન છે કેવું છે आडला सागर में मजा आ रहा है ना है ये हो चले हैं मुझे तेरा जा रहे हैं अब जाकर लाके कर दूंगा मैं मैं जब तक तुम्हें जा रही नहीं मैंने देखा मैं उधर आऊंगा तुमसे मिलने का જીવો છે પાણીમાં હા માં આખા જગત ના શુદ્ધાત્મા રિયલ સ્વરૂપે સ્વરૂપ છે તો પ્રકૃતિ નો સ્વભાવ પણ જીવ નો નાશ થાય છે કે જોડે જીવ જોડે જાય છે આ પંચભૂત નો નાશ થાય છે ત્યારે મન નો નાશ થાય છે જોડે નાશ કે ગોજલ પ્રકૃતિ ફરી ઉભી થાય છે બંધારણ ના જાય પ્રકૃતિ અને ઘટે ઘટે કરવા માટે પોતા ધોગાંધાગ્રહિત સ્વભાવ છે એકાગ્રમ કે બેંક માં રૂપિયા ગણા બેઠા હોય તો એકાગ્ર થાય ને સ્ટ છે ને આગળ થાય ભગવાન ઇન્ટરેસ્ટ જ નથી એ તો મફત ના નું રામ થયા છે વગર પડનારું કઈ પડેલી જ નથી ખબર ભગવાન ભગવાન નો ઇન્ટરેસ્ટની આ સૌ વાત કરો કર બધી જાતની વાતચીત થાય ભગવાન થાય તમે દવા કરજો બતાવીએ તો કરજો રાખો પૈસા ઘણા ઘણા ઘણા એકાગ્રા એમાં ટકા કેવા ના હોય ને દરેક દીવા શક્તિ હોય તન શક્તિ છે કે મન પર દરેક જીવાત્માન જનુષ પર ચેતન શક્તિ તો હોય છે પણ એ મન ઉપર હોય છે કે મન ઉપર નથી હોતી ચેતન શક્તિ મન ઉપર હોય કેતન શક્તિ મનુષ્ય મનુષ્ય છે બીજા જાનવર એ બધું લિમિટેડ છે મનુષ્ય મન અધિય છે આ ચેતન છે આનામાં ચેતન છે એમ ખબર પડે છે કોઈ માણસ ના ચેતન હોય એમ ખબર પડે છે ને દરેક જીવાત્માય છે પણ મનુષ્ય જીવાત્માચ થઈ છે ખબર થી ખ્યાલ આવે તો મને ખબર પડે કે કોઈ વસ્તુ મને ટચ થઈ છે એટલે ચેતન થી જ્ઞાન થાય છે ચેતન થી જ્ઞાન થાય છે શુદ્ધ ચેતન એ જ એ શુદ્ધ આત્મા શુદ્ધ ચેતન હિલોરી ની કુતરી કપાય છે હિલોડી ની કુજરી કપાય છે એટલો અમુક ટાઈમ સુધી આવે છે એટલો અમુક ટાઈમ સુધી આવે છે આપણ જીવ ઘરો જીવ તો મનાવે જ નહી ને જીવ તો મનાવે જ નહી જીવ તો કિલોડી માં છે ગયું પણ હા સુવું થાય તો પેલા આપણા ઇતિહાસ એવું છે કે જરા માથા કપાઈ જતા છે એ ચેતન લડતું નથી એ ચેતન નથી સારદ ચેતન જેમ ખિલોડી ને પૂછડી કપે છે જેમ ખિલોડી ની પૂછડી આવે છે જોઈ શકીએ છીએ એ રીતે મારી શકીએ છીએ આપડે કોને મારે કોને મારે દેખાતું ના હોય બે ને ગમે છે આ બે ને બીજા નહીં આ પુતકલ બુધ આવી નહી આમાં નહીં એના મહાભૂત ને આત્મા નીકળી ગયો ને તો એ મહાભૂત નું પોલી ઉભાઈ રે પછી ભાઈ ભોગે તારે હા ભાઈ ભોગે તારે પછી એને બારી મૂકે ત્યારે બારી મૂક્યા પણ મહારાદૂત જાય બધા પડી આકાજ આકાશ ઉતન કઈ કામ કરતું નથી મૂળ ચેતન ત્યાં પાવર ચેતન ઉભું થયેલું છે એમાં સાઈ તેલ હોય છે તેલ એ તેલ માં પાવર હોય છે અને માઇન્ડ નો પાવર આ સાઈડ પાવર કરાયું પાવર બેસી માં પાવર હોય ત્યાં સુધી પાવર હોય ત્યાં સુધી પાવર ના હોય પાવર ઉતરી જ જાય છે દાદા નિરંતર પાવર ઉતરે જાય છે પાવર કરી બીજા માં એવો પાવર કરી શકે કે જેમાં ગિલોડી ની જે શક્તિ હતી પાવર ચેતન પીછડી માં રહી એવી રીતે બીજા માં પાવર શક્તિ કરી શકે મહાન પુરુષ ના થવા નથી આવે ભગવાન ના દાદા હોય લોકો કેતા ત્યારે હું સાથે કઈ દઉં લોકોને બહુ કે ભગવાન ખોટ લાગે માલ ગયું કે નીકળ્યું એટલે આપ્યું બોલવાનું શું એટલે મોટા મહાન પુરુષો પછી કરી શકે નઈ આ બધા લોકો મહાન પુરુષો થી બોલે છે તને અહી ગરભો બાજુ હોય ને મહાન પુરુષ નઈ એ ગરભો ના કરે ડાક્ટર સાહેબ આપના બાજુ થઈ ગયા ડાક્ટર ને આટલા બધા ઓપરેશન કરે ગર્ભો કાઢ્યા ના નીકળ્યા ઘર થી જાય કે હજી ચાલે નીકળી દેવા રીતે કોઈ આટલું બધું ના થાય તો સડી દેલું ભગવાન થયેલું પણ સડી દેલું પણ તેલ કઈ ના આ જન્મ માં સંચિત કર્મ ના આધારે મનુષ્ય વર્તન હોય છે કે આ રોજ ના અમુક કર્મ ના આધારે આ જન્મ ના મનુષ્ય વર્તન એ સંચિત કર્મ આધારે હોય છે કે અત્યારના જન્મ ના કર્મ ના હિસાબે એનું ક્રિયામાન કર્મ હોય છે એ સંચિત કર્મ આધારે કે અત્યારના કર્મ આધારે અને બીજો નવા કર્મ સંચિત થયા કરે છે આ આ ગયા હતા બધા સંજીત કરનાર વિચારો બોલો હા બીજું પછી આ જન્મ ના કર્મો નું જે જીવને સ્વભાવ પડે જીવ દશા ના ભાવ પડેલો છે એ સ્વભાવ આ ધે નાશ પછી જોડે જાય છે કે સ્વભાવો નાશ થઈ જાય છે જોડે જવાનું આ જે જુના સ્વભાવો નાશ થઈ જવાનો આ નવો એનાથી ઉત્પન્ન થયો જેમાં આપડે કેરી બીજ આવશે કડવા મીઠા આવશે બઉ નહીં વ્યવહાર છે બેટરી પાવર ખરાબ થયા પછી બેટરી ના પાવર ભરવામાં આવે છે તો તમારા જેવા ના ગયા પછી પાવર પાછો આવે છે નહીં બેટરી પાવર પુરાય કે નહીં રહે તો પાવર બંધ થઈ જાય જૂની બેસી એક ચાલુ પાકું લેવામાં આવે તો પાવર પૂરવાની વાત કરે તો પાવર પૂરવાની વાત કરે છે પાવર પૂરવાની વાત કરે છે બીજો પાવર આ તવ નો નહીં પુરાય બંધ થઈ જશે આ તાવો પાવર પુરાતો બંધ થઈ જશે બેટિવ બંધ થઈ જશે લેવા બીજું થાય મુક્તિ થાય મુક્તિ થાય ગ્રાહક કરવા દુઃખોથી મુક્તિ થાય આપણે જ્યાં સુધી ભૌતિક સુખ ની લાલત છે ભૌતિક દુઃખ ની આશાઓ છે ભૌતિક સુખ માં દુઃખ છે જ નહીં એવું માનવામાં આવે અને સનાતન સુખ જ સુખ છે એવું માનવામાં આવે ત્યારથી એ દિશા માં એનું પ્રયાણ થાય ત્યારથી બધા કર્યા કરતા બહુ માન આપે રાત્રે જરા ભાંડી પીવે અને બધા પીવે જાય કરે તંદુલા પછી શું થાય સંતુલન જીત <laughs> <laughs> અંદર બેઠેલો ભગવાન જગત માં બધા નાટક કરે છે આમ તો ખોટું પ્રવચન માં લોકો કરે છે સમજબ ને લોકો ને સમજણ પ્રવચન કરે છે સાચી વાત નથી ભગવાન તો ભગવાન જ છે